પછી લખે રૂબરૂ કેવી હતી એટલે વિનાશી દ્રષ્ટિ એક વિનાશી દ્રષ્ટિ છે અને એક અવિનાશી છે બે હજાર દ્રષ્ટિઓ છે કેવી છે બે હજાર મૂળ પોતાની ખરેખર દ્રષ્ટિ પોતાની અવિનાશી છે પણ આ વિનાશી માં દ્રષ્ટિ ગાલી બાનાશી ઉઠતી વિનાશી ભાવ ઉત્પન્ન થયો આપણો હું શું નામ કહ્યું ભવાનજી ને હું ભવાનજી છું એવું ભાન લોકો કે આપડે માની ફસયા અને દ્રષ્ટિ રિલેટિવ થઈ ગઈ શું થયું એટલે વિનાશી શું એવું ભાન થયું પણ પાછું ખૂચ્યા કરે કે આવતો ગયા આવતાર હતો અને આપણું બોલે એવા ગયા આવતા વિનાશી છે જ ને અને જેટલી રિયલ વસ્તુ છે એ બધી અવિનાશી છે જેટલી રિલેટીવ વસ્તુ છે એ વિનાશી છે હવે રિયલ વસ્તુ વિનાશી સી રીતે અવિનાશી સી રીતે આપડે કહીએ છીએ ને આ બધી તકલાદી વસ્તુ છે હા એટલે તમે શું કહો છો કે આ તકલાદી છે વિનાશી છે એમ કહો છો ને એવું કેનારો પોતે અવિનાશી હોય એવું આવું જે જાણે છે વિનાશી ને જે એ અવિનાશી હોય ને કોણ હોય હા એ તમને સમજાય છે ને અવિનાશી પોતે હોય પોતે પરમાનન્ટ હોય તો ટેમ્પરરી ઓળખે ઓલ ધીલે પોતે પર્માનન્ટ છે માટે ટેમ્પરરી છે એવું ખાતરી થાય ટેમ્પરરી બોલે જ નહીં બધું ટેમ્પરરી હોય તો આત્મારી હોય તો બોલવાની જરૂર નથી ને અનંત જ્ઞાન વાળો અનંતર્શન વાળો અનંત શક્તિ વારો અનંત સુખ નું છે ચિંતા બિનતા બઉ થઇ જાય છે ના કોઈ ચિંતા નથી પરમાનન્ટ હોવો જોઈએ એવું હિસાબ નીકળે કે ના નીકળે ચોખ્ખો હિસાબ ચોખ્ખો હિસાબ નઈ એટલે આ બધી ટેમ્પરરી છે બધું વસ્તુ જગત આખા ને ગાયોતરા દરેક ને હું છું એવું ભાન છે એ અસ્તિત્વ નું ભાન છે પણ વસ્તુત્વ ભાન નથી હું શું છું એ ભાન એને એટલે જ્ઞાની પુરુષ પાસે એ ભાન ઉત્પન્ન થાય જે ભાન વારો હોય તો આપડે ભાન કરાવે પણ એ ઊંઘતો હોય તો આપણે જગાડે સી રીતે તમારે ઊંઘતા પાસે જાગવું છે કે જાગતા પાસે ઊંઘતા પાસે શું કે છે ઊંઘતા પાસે નઈ જાગતા પાસે ઊંઘતા પાસે ના જગાય એ છે જાગતા પાસે જાગવું પડે ને એટલે જે જાગ્યો હોય તેને કહીએ મને જગાડજુ તો પત્તો પડે નહી જ માની અપમાન થવાની જગ્યા એ જાય નહીં પણ આમ મૈલ્રીન થવાનું જાય અપમાનની જગ્યા થઈ જરૂર છે કારણ કે એમને તો એ જીભની ખાવા પીવાની જોવાની કોન ની હોબળવાની નાકની બધી આપણે બધી ઇન્દ્રિયો દેરી થઈ ગયેલી છે કારણ જરૂર નથી ઇન્દ્રિયોની એમને કશા હું કઈક છું હું કઈક છું હું કઈક છું લોભ લોભ એ કસાય કેવાય માન બહુ બળતરા હોય જયારે કસાય હોય ને એને બળતરા બહુ કસાય એટલે જ બળતરા નો અર્થ જ બળતરા એટલે આ વેપારી છે બળદા વેપારી છે કેવું ત્રા દડો બળતરા બળતરા બળતરા બળતરા એલર્ટ થયેલા ને કથા જાગૃત ધંધામાં બઉ જાગૃત બધામાં જાગૃત અરે ભગવાન દર્શન કરવા જાય ને તોડો યાદ રહ્યા કરે ભગવાન હા એ પણ યાદ તું જ ભગવાન કશું થવાનું નથી થવાનું થવાનું જે છે ને અટકવાનું નથી તો પછી સારું ડર ડર કર્યા કરે હવે તમને કહો ભાઈ લાગે કશો નથી લાગતો લાગે તો ખરો કહો જેને એલર્ટ તો ખરા જઈ ગયો એટલે ભગવાને શું કહ્યું અસ્તિત્વ ભાન છે લોકો ને ભાન નથી તેનું નથી વસ્તુત્વ એટલે હું કોણ છું એવું ભાન નથી એ જો વસ્તુત્વ નું ભાન થાય તો જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ આ જાગૃતિ માટે બધું આ ધર્મો બર્મો બધું શું કરવા માટે જાગૃતિ કરવા માટે ઊંઘવા માટે નથી અને તમને ખબર છે કે આ આખા છે તે બાર ઘાટકો પરના બધા ઉઘાડી વાંખે ઊંઘે છે એવું જાણો તમે જાણો છો ઉઘારી વાંખે ઊંઘે એનો અર્થ શું છે કે પોતાને આવતો બઉ શું થશે એની કઈ ચિંતા પડેલી નથી આ બહુ માં ફાવે એમાં કર્મ બધે વગર વિચારે કર્મ વધ્યા કરે જે પલો હિત વિચારે ઊંઘે છે શું નક્કી કર્યું છે હવે આ બધું છોડી છુટી જઈએ આમાંથી ગમે તેમ કરીને હવે આ બધા ગમે તેમ કરી છુટી જઈએ છૂટી જઈએ નાની ચરણ માં જઈને નાની ના ચરણ જઈને હે રાજકોટ ના હતા તેમ સત્સંગ કરવો હતો છે શું થાય અને પછી ઉછરશે સહન કઈ સુધી કરશો તે જગત માં સહન માણસ કેટલું કરી શકે અને બઉ સહન થયું નહી એટલે ઉછેર ઉછારી બધું જો નોમિનલ સહન કરવાનું હોય આપડા સહન થાય એટલું બાકી સહન બઉ કરવાનું સમજો વ્રતલાલ હું આનો મામા થઉ આનો કાકો થો થોપો થ કેટલી બધી બિલીફો બે ગઈ છે એ બધી રોંગ બિલીફ બેઠી છે અને રોંગ બિલીફ એનું નામ મિથ્યા હું જ આચાર્ય છું હું ફરણ આચાર્ય ફરણ આચાર્ય પણ નામ છોડતા નામ છૂટે નહી ત્યાં સુધી કશું જાય રોંગ બિલીફ એટલે મિત્યા દર્શન આજના ત્યાગીઓ મિથ્યાત્મ ને ઓળખતા નથી ઓળખે તો આપણને કે આપે ત્યારે એક તો આ મિથ્યા દ્રષ્ટિ છે મિથ્યાત્વ એટલે દ્રષ્ટિ મિથ્યા એટલે જે ટેમ્પરરી છે તેમાં દ્રષ્ટિ છે એની પરમાનન્ટમાં દ્રષ્ટિ હા પરમાનન્ટમાં દ્રષ્ટિ પડી નથી ના ગમતી આવે એને દેશ થઈ જાય ગમતી આવે ખુશ ખુશ થઈ જાય રાતે અગિયાર વાગે મહેમાન આવે તમારે તો પાંચ તો તમને બઉ આનંદ થઇ જાય સમજી જાય બધા પણ એ આ કે તાર બજાર ભાવ આટલો છે બજાર ભાવ છે તાર બજાર ભાવ ભાવે ચાલે છે શું કહે એ સગા ભાવ નથી બજાર ભાવ છે શું છે બજાર ભાવ તમે કોને આવો કોને આવો બોલો કંટાળો ને પછી મહી શું થાય ક્યારે જશે ક્યારે જશે ક્યારે જશે પાંચ હજાર વારવાના હોય રાતે હા પણ એતો રાતે રાતે વિ કોઈ ખોટું ના દેખાય હો કે ઘરમાં માણસ કોઈ ખોટું દેખા તૈયાર દેખાડી ને તે કારણ પણ થાય બધા નરે આ ભયંકર કદ બંધ થાય દશા થતી હશે અને કોઈ ખાસ ભાઈબંધ આવ્યો હોય તો રાતે અગિયાર વાગ્યા બઉ ખુશ ખુશ થઈ જાય એને તો આનંદ આનંદ આનંદ થઈ જાય આર્થ ધ્યાન અરે નથી ગમતું તે અર્થ ધ્યાન એ અર્થ ધ્યાન થી જાનવર નો આવે જાણવાનો અવતાર ગમે ખરો કેમ બે પગલે ચાર પગ પડી ના જવાય ને અને રોટલી ને બદલે રાડો આવે આ રોટલી ખાતા ખાતા બધું રાડો ખાવાનો આ તો આ ગવર્મેન્ટ કાયદો નથી અમે છૂટા છૂટી આ તો કુદરત નો કાયદો તે છોડે નહીં કુદરત નો કાયદો છોડે નહી કોઈ કારખાનો ચાલે કારખાનો કાર્ય ના ચાલે ધર્મ ધ્યાન જોઈએ કેવું પ્રેસર વધી જાય બ્લડ પ્રેશર વધી જાય એના બદલામાં નફો તો મળે ને આ ખોટ ગઈ બે ખોટો બે ખોટો હાથે એક પેલી ગઈ પેલી ગઈ પછી આવી જાય ને આ ખોટ પેલી બંધ ના થાય થતી હશે મને લાગે બ્લડ પ્રેશર નહીં ક્યાંય ફેરફાર થાય કઈ ફેરફાર એટલે ભગવાને મહાવીર ભગવાને કહ્યું તો કે એક ખોટ ખાજો બે ના ખાંત કેટલું બે સુકા ખાવાની જરૂર આપડે તો સમજ પડે હવે સાથી થાય છે તમારી નબળીઓ છે તમારી ઈચ્છા ના હોય આપડે આ બ્લડ પ્રેશર વધે એવું કરવું નથી ડાક્ટરે કયું હોય જો બઉ વિચાર કરશો નહી સાહેબ તમે ના કહો પણ મને લપટુ સમજ તમે લાલચુ આ સીસી હોય છે ને એને બુજ મારીયે તો લપટો પડી ગયો આડી થાય તો બુધ જાય મહેર નીકળી જાય મારી પાસે આવજો તમે રિપેર કરીશ પડે ને પછી તમને નહીં થાય પછી થોડા લોખંડ ના ભાવ હે તો લોખંડ ખોટી દેશે આપણને સી દેવા લોખંડ ના ભાગો કરીએ છોકરો કાગળ આવ્યો તો તેનો બળાપો કોનો કોનો બળાપો કરવાનો આપણે બધા બળાપા કરવાના ને આ બધું દરે ખોટ વેપાર કર્યો તમે સેટ કેટલા બળાપા કરો છો એક કરો છો બે તમને દેખાડી દઉં તમે સમજી ને એટલે તમને તમને પછી અસર જ ના થાય ને તમે કોણ આ ચલાવે છે કોણ કોના સત્તા આપણે ભોગ કરીએ સમજે ને આપડે બધું આપણું ધંધો હતો આપડી જે સર્વિસ હતી ની સર્વિસ થી આપણે જુદી કામ કરીએ છીએ પેલા ગાર્ડ ની જોડે બેસી ને કે હું ગાર્ડ છું થાય જોડે એવું કરીએ તો થાય ખરું એટલે આપણે દરેક ડ્યુટી બચાવતા નથી એ તો તમે હાથમાં છો જાણવાનું જોવાનું એટલું જ કામ છે તેના બધે કરવા હું મંડી પડ્યા શું જાણવા જોવાનું એટલું જ કામ હતું કરવા બેસી કંટાળ્યો છે કે નહીં સંસાર થી ખુબ કંટાળો ખુબ કંટાળ્યા આ તમે નહી કંટાળ્યો તમે થોડું કંટાળો આવ્યો સંસાર આ મહેમાન આયા તાર થી ગમે નહી હા એવો કંટાળો આવ્યો કઈ પૂછવું છે તૈયારી કાકા કઈક બોલો કઈ કેતા જાઓ કઈ કેવું છે પણ બોલે વાણી ખરાશ થઇ ગઈ તે આપડે અવિનાશી વિ આપણને બુદ્ધિ થી નિવૃત્ત કરાવડા આવે અને જ્ઞાન રાખે બુદ્ધિ ઇમોશનલ છે કેવી છે બુદ્ધિ શું કરે ઇમોશનલ મારામાં બુદ્ધિ નામે નથી મારા બુદ્ધિ જરાય નહિ હું એટલો જુદ્ધિ ના હોય બધું બહાર ના મારે મારે ઈમોશનલ થાવતા કાકા સમજ્યા નહિ ઇમોશનલ નહી સમજો જેનામ આત્મા છે એ બધા ધર્મ ને સમજે તે એક ભાઈ બહુ મોટા હતા પચીસ વર્ષથી જતા હતા તમે શું લાયા પચીસ છોકરા હોડારોડ ના કરે છોકરો હોય એમને બે હું આપણે સહનશીલતા ની વાત કરી ને સહનશીલતા સહનશીલતા લિમી રાખવાની પછી એ માણસ પોતે ક્યાં સુધી સહન કરે એમ એની અમુક સહન કરવું શું કયું પછી વિચારી ને એના કરી કે શું છે આ જ્યાં સહન કરવાનું આવે ત્યાં વિચારો અંદર વિચારશો એટલે ખબર પડશે શું રહેલું છે શું કહ્યું એકલા સહન કરો તો વિચારવાની જરૂર છે અવિચારે કરીને સહન કરવું પડે છે અવિચાર વિચાર કરતો નથી એટલે સહન કરવું પડે વિચારો તો બધું સમજણ પડશે આમાં કઈ ભૂલ ક્યાં થાય છે બધું મારે પડશે તમે સમજાયું ને વિચારવાની જરૂર છે એકલું સહન કરે ને તો એમાંથી પછી એકદમ ભડકો થઈ જાય એટલે ઘેર બધે ઘેર ઘેર ભડકા થાય છે હું કેટલું સહન કરું હું કેટલું સહન કરું કેટલું વિચાર તો કરવો છે ને એનું કંજોલ કરવો રસ્તો કાઢવો હા રસ્તો કઈ કાઢવો છે જે સંજોગો બાજાર છે એ સંજોગો કુદરત નું નિર્માણ છે શું છે કુદરત નું નિર્માણ વ્યાર બાંધવાનો ગમે વ્યાર છોડવાનું ગમે હે છોડવાનું જયંતિ જોડે છોડી દીધું પ્રવીણ બીજ જોડે છોડ્યું મહિલા નવા કરે આ અવતાર વેર છોડવા માટે છે તમાર કઈ વેર છોટે છે કે ફાઇલો નો સમ નિકાલ કરો છો બે જ વેરો વેર માટે રસ્તો છે ફાઇલો સમભાવે નિકાલ સમભાવે નિકાલ